તમારું હજાર રૂપિયા પડી ગયું મનુભી ઉભો થયો મનુબાઈ તમને શું કહ્યું વ્યવસ્થિત મનુભાઈ શ્વાસ કરી નાખ્યા શું કયું સાંભળ્યું ને અનુભવ થયો અરે સ્વાદ ના થવાનો કકાર કર્યો તો દેહાદેહ અનુભવ થયો શું બે અનુભવ થાય બે હજાર પ્રકાર અનુભવ એવો અનુભવ થાય છે ને અપમાન વાળી જ બધા બહેરા છોકરા બધા ઊંઘી ગયા આપડું જતી રહી ગયા ગામ હું કઈ નાગી તા તમ તાવ બે કરાવવાનું